ના કર્યા હોયક્શન બરાબર પરમાણુ પછી કેમ ની હોય કેમ ની એ લોકોની પણ પરમાણુ હોય કે નહી પરમાણુ એ મોટા સાયન્ટિસ્ટ હોય કે નઈ એ લોકો ની ડિસ્કવર ની થાય જેવી પેલું નથી જેનાથી દેખાય એટલું બધું સૂક્ષ્મ છે પણ હોય કે પરમાણુ છે ના ના એવું પણ ના દેખાય પણ એમને આમ ખાતરી છે કે અણુ વિભાજ્ય કરે છે કે આ કઈ વસ્તુ અવિભાજ્ય હોવી જોઈએ એવું મારી સાચા સમથિંગ અમેરિકન જર્મન ફ્રેન્ચ એ લોકો એમ કદાચ દેખાય નહિ પણ એમ કદાચ એવું બોલશે કે એવું વસ્તુ છે પરમાણુ જેવું વસ્તુ છે આમ લોકો બોલશે કદાચ પરમાણુ ના બોલે હોય દરેક વસ્તુ સામા કિનાર હોય જે તત્વ છે પણ એનર્જીમાં એસમસી હોય પણ પરમાણુ હોય એટલે ક્ષતિ હોય એમાં પરમાણુ હોય ના ના પરમાણુ થઈ રહી શક્તિ એટલે થોડાક પરમાણુ મૂકો તો એ થી આવે હજુ મને સમજો નથી તમે કેવો परमाणु नालादल पर नदलू नही थल वस्तु पर बंदूति हो परमाणु थोड़ा आपने कहवा नहीं कहवा परमाणु ने जीव ने खाली अमुक एटम कहवा पुतगल भूतगोल जीव का क्रियाशाली क्या भेगा પરમાણુ તત્વ અને પરમાણુ તત્વ જયારે આત્માના સંયોગમાં આવે સાથે મૂકો શક્તિ ની આવે નથી એમાં શક્તિ ના ભેગા થયા છ ભેગા થાય પાંચ ભેગા થાય એટલે તોડતી તોડે ત્યારે ક્રિયાવર્તી શક્તિ પરમાણુ ની કે ભૂતગલ ની પૂજગલ પરમાણુ નહીં પરમાણુમાં બનાવો એટલે શક્તિ આવે તારે શક્તિ આવે તો તારે તો જયારે પરમાણુ ભેગા ના આવે પણ શક્તિ અંદર જતી રહે थोड़े तो है करने शक्ति करता हो शक्ति आए ઓપન થાય એટલે આમ થઇ જાય અણુ આમ હોય કે નહીં તમે બ્રેક કરતા હોય તારે શક્તિ આમ થઇ જાય શક્તિ ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય બોમ થાય જે થતી ઉત્પન્ન ના થાય આજે ઉત્પન્ન થાય आज आखी दुनिया बद्दे ता था, था, है बदे तो शक्ति इन्फिनेट है ओी थे शुक्र दस्तुए दरक वर्ष पी दुनिया में बदे थे शक्ति एकज नंबर से ओछी भी नहीं थे घटे नहीं બધી યાર વધી ગત પણ અનતા નિયમિત થયેલી છે હું આવું છું પેલા નિશ્ચિત છે એટલે આખી દુનિયામાં અમુક વાર વધારે થઈ જાય અમુક વાર જતી રહે ઓછી થાય એવું છે અને નવી ઉત્પન્ન ના થાય જેટલી જગત માં શક્તિ છે એનું જે પ્રમાણ છે એ આધારે પૂછે દાદા પણ મને હું ખબર કે આ લો ને તમારા સરખું હોય કે દુનિયામાં એ લોકો આ પરમાણુ શક્તિ એકદમ સમજી જાય કે લો એનર્જી સરખું હોય દુનિયામાં વધારે આમ ફોન જુદા થાય અમુક જગ્યા આ રૂમ ઓછી થાય પણ બાર વધારે થાય કીધું થાય જ નહીં હવે વર્ગત ની બધી કલ્પનાઓ છે ઠીક છે એનર્જી નું તો લો કેનેટિક છે ય ફાઇનાન્સ એનર્જી નો ફાઇનાટુ મ છે ઓસ આટમ બ્રેક કરે તો ન્યુક્લિયર પ્રોટોન માં ગયા એ બડ પ્રોટોન છે એ સૌતે નાનો હા ડો લાંબા હતા ડો લાંબા હતા તો દાદા ના પોંજી ના રા જે મટલું દૂધ આપે છે એને લગાવી શું કામ કર ઘરમાં કોણ કરતા બે બે जल्दी ऐसा मिले थे आप कई स्थिति શું બધું નથી વહેલાઈ ગયા બસ થઈ જે લઈ જાય અમતા અમદાવાદ કરીએ કોણ એટલે અમે દેખાય કે ના તારે લઈ જાવ કે ત્યાં આગળ લડાઈ ન હતો વેપારી છે લઈ જા બાર વિજ્ઞાન છે એની પાસે એ તારી ભેગા થાય બહુ મોટા વિજ્ઞાન આપણા સીધું પણ ભેગું થોડું એ બધું વિજ્ઞાન છે એવું મને લાગ્યું એવું मैंने लगे कारण कोई दावा कहे ना मतलब दाउड ना पैसा पैसा ना ले અરે અમારે તો હોટલું બોટલ ને પાત કહે બે પાંચ ડોલર એ ગયું કર્યા કારણ કે ભગવાને બધા જીવો કરતા મનુષ્ય તો ઈશ્વર ગયા છે એ ધારે ચેતતા રહે કારણ કે એનું જે થવાનું છે એ પછી જવાબ મારે છે દાદા સેલાઈ થી લઈ જાય સેલાઈ થી લઈ જાય બઉ મોટા બિયમ ઘાઢમ જગત વરસે છે એટલે ફોર્ટ એરિયામાં થશે તમારું એક લાખ રૂપિયાની વિધિ પડી હોય ફોર્ટ એરિયામાં પછી આત્મા ના આવે પણ તો પછી પેપરમાં આવે કે કોઈની વીટી હોય એમને પુરાવો આપે લઈ જાય અને પચાસ રૂપિયા આપવાનો ખર્ચ આપી દો આપણી હોય તે પાછી મોકલી આપણી નથી એ તો ઉઠાય છે એટલા સારું વિદ્યાર્થી રહી છે એટલે એમ જો અંગ્રેજી ના બોલીએ આપણે ગુજરાતી ઇન્ડિયા આપડે હિન્દુ સર બોલીએ ક્યાંય એટલે બોલી નાખે અમે શું ના દરેક સ્થિતિ કરીને કેવા પરત અમે આપડે ખેડ નીકળા વખત ભરાય દીધું દેજ કોનું વાક્ય કોને કોઈ કઈ શોધખો બહુ મૂડી શોધખો ઘણા દુઃખો બંધ થઈ જાય એવું તો અહિયાં પૂછાવડા કોની શેક છે કેટલી ઊંઘે થી એક્સ ફરી કરી ચા નાસ્તો કર્યો અધિકાર કૃષ્ણ ભગવાન ના ગર્ભા માંથી લઈ જતો બધા કૃષ્ણ જ છે ને મારું જે થવાનું થાય છે દાદા એની મદદ કરે કશું ના થાય દાદા તો બધા જ કામ કરી નાખે કોઈ કામ બાકી ના રાખે નોકર ખેંચના લલિતા પર દાદા નું બોલે એવું છે હે બધા લોકો મને કહ્યું કે આ આવું બોલે છે ના બોલાય ગયું એનો વાંધો નથી મને પ્રેમ બોલે છે પણ પ્રેમ છે બોલાય એ ના બોલાય દાદા કોઈ નઈ રાખી દાદા જયારે ગયા જ આપણે કસ્ટમર ઘુસેલા तो एक गया वर्षे एक वर्ष पत्यू दादा ने मर प्यूयोर्कू बोलवा दो पकड़ राखी दो ललित भाई ते नहीं बोला तब मार्ग बात तो समझा पर नवास है એટલે આ બોલાય મતલબ ને તરત ફળ આવી જાય તરત ને તરત ફળ આવી જાય શું ફળ તરત ને તરત આવી જાય વાય ના લાગે આ તો આ તો કરે શું છે ફવાનું આ ભો માં તરત ફળાવે રોકડું ઉદાહરણ નહીં કેટલાક નથી દુઃખ થાય કેટલાક ને દાદા ઉપરથી એવી ત્યાંથી જાય જો આશય નહીં ખરો આશય ગમે તેવો હોય શું બોલવા પણ હંમેશા મારવો નથી પોલીસ વાળા બઉ સારો છે અને પછી તો આગળ બે ધોલ થઈ ગયો તો મારો આશય એ લોકો કે તમારી પાસે એને માફી માંગી લીધું મારી સાથે બધું બહુ કરેલું આવતા ગયા આવતા રો જેને જે હેબિટ છે ને તે ધંધા કહેલા કે નાસા દાદા ને તો કલ્પના દાદા ને કલ્પના પવિત્ર પુરુષ છે એના અંદર ભગવાન તરીકે સ્વરૂપ બોલાય કે વિચારે કે એ બુદ્ધિ કેવી બુદ્ધિ નરકી લઈ જાય એવી ને એ બુદ્ધિ ન હા એક અહમ ઘાંઠ પણ હતું કેવું અમારી કિંમત પસ્તાવો તમે કહ્યું હજુ બઉ વખત બધી પસ્તાવો તમે તમે કાલે કરો તો મને વાત શું શું બોલ્યો દાદા માટે બોલ હવે એ ભૂલ હવે ના થાય હવે ના થાય તમે ના જોડે અમણે બોલે કે ના બહુમલક ના મળે. હમણે બોલે કે એનો આ બહુમલક પરબહુમલક મળે. બરાબર છે. હે? ઈ વાત. બરાબર છે দাদা. કે બરાબર. તમે કહ્યું તે કે બરાબર તમે. અમારે જ મળે. હે? કર્મફળ છે એ તો તરત જ મળે. જે બોલે છે ને પૂર્વભૂમ ભાવના કરી રહી ભાવના કરેલી વાણી દાદા માટે કબોલી આપડે હર્ષદ આપડા દાદા છે ને એ કંટ્રોલ વાળી કડી કંટ્રોલ વાણી થઈ બોલી શું કયું ઘર કેવું ભાવે કદું ઘેર થઈ કંટ્રોલ વાળી તમે એમ શીખ્યું નઈ કરી કારણ કે અમારો કાયદો એવું કે તેના ગણા બધા પાછા છે વિચરા બીજા કેમ લાગે આપડા કરે આ પ્રેમ રાખે અને બોલે એ પ્રેમ થી દાદા મજબૂતી થાય અને બોલે અમાર થાય બે હાથે ચાલે મોલ કેમ ના આવડ્યું ભક્તિ હોય તો એને ભગવાન ને વળાય હા ભગવાન બહુ ફળ ભોગવું શું ભોગેલું દાદા પેલું કર્મ પેલું ને દુખાવું ભોગવું થાય દર્મ એક પ્રકાર નું કર્મ થાય હવે લલિત ને દાદા જોડે બોલવાનું કર્મ થયું ભોગવો તો અહિયા આગળ જમીન હોલ હોય તો એ થી દુખ આવે એલ હોય કોઈ જગ્યાએ હોલ હોય તો દુખ આવે પણ કઈ નિયમ હોય દાદા ને ને પણ એવું નહી દાદા કે અમુક અમુક પ્રકાર નું કર્મ થયું હોય તો એનું કર ભોગ્યું એટલું જોવાનું ભગવાન દુખ ભોગ્યું એટલે પોતાનું હોય તે ભગવાન કાન માં કોઈ નિયમ વગર ના ફળ આવે કોઈ નિયમ વગર ના જ ફળ આવે દુઃખ જ ભોગવ લાગે ફળ દુઃખે દુઃખ હાથે ફાવે તમને એવું લાગે છોડું આમ ભગવાન ના કિલ્લા જેવું લાગ્યું ને ના નિયમ ખરા ખરા પણ નિયમ એવું ના થાય બઉ સરસ થાય કશું ધીમે ધીમે થાય આવી રીતે થઈ જતા ભોગવીશ આપણને એટલા ભાઈ પછી ભોગવે આપડે શાસ્ત્રકારો કઈ છે ને એક વાત ભગવાન બધું લાગે છે ભક્તિ કરીએ વપરાય ના બીજી કમારી છે લાય બધી મટાય તમને મદદ દેતા રહે છે એને હરજી જે સંભાળે કરી બધી કામ લઈને દાખલા બરાબર વપરાય તો કે નહી વપરાય તો જે દીધા થઈ રહ્યા સુધી અને ગહન કરાય શક્તિ માગે તો એ ગહન કરવાની શક્તિ માગે ના લેવા બળ શક્તિ મળે તો એમાં વપરાય ની ને ના શક્તિ ના વાપરી જાય આપણે શક્તિ માગવાથી વપરાઈ ના છે શક્તિ માગવાથી દરેક વાત નો અધિકાર આપણું નિર્બળ હતો તાર તમારે ના કહી હું નિર્બળ હતો દાદાજી કઈ બોલા હોય તો અમને વિચાર આવે કે દાદા કોઈ માસમા વિશે કઈ ચર્ચા તું કરવા માંથી પરત થાય જમા ના દાદા કે છે બરાબર ના થાય જ્ઞાન માં તો કદી ના કરાય પણ દાખલા તરીકે દાદા આપડે એમ કીધું હોય કોને કોઈ દાખલો પણ ઘણી વાર મારે એવું બને કે તમે કહો કે આ નહિ જવું છે તો તમે બે ત્રણ વાર ફોન કરવાનું એમ થાય કેમ લાગે પડે કર્યું બરાબર એ હવે કરતો એ તો એનો સવાલ છે એ તો હવે આપણે હવે એટલે તમને એમના કાવ નથી દાદા પાછળ કેવું ના પડે તોફાન અમારો બધો એવા માણસો ત્યારે વધારે રાખ્યું બઉ ભાવ રાખ્યો દાદા શું કરવા બધું એમાં ઊંડા પડતું એવું થઈ જાય તો અમને એવું થઈ જાય દાદા કે વિચારે દાદા ક્યાં હવામાં આવે એવું પણ દાદા એ બુદ્ધિ જ ને એવું વિચારે ના પાડી દેવાનું કે તું કઈ બોલીશ નહીં કે દાદા જે કરે એમાં કરણા હોય કરુણા કરણા એટલે ઉદાન આવશે ઉપાય ખોલે સહાર છે એ મા બાપ બાબા કોઈ સહાર આપે ને એ તો ફેંકાય છે બિચારો ફેંકાય દાદા માથે છે એવું એને શ્રદ્ધા છે એટલે નઈ તો બીજું માણસ તો આપઘાત કર तो हज बुद्धि आप स्वीकारिए दादा बनिया डो करे तो शुभ બન્યા પેલા જે બુદ્ધિ બધા વિચાર કરે એનો શું કરે વિચારોગવવા પડશે મળે ને નવા ના બંધા આપડા ને એવું નથી લાગતું એવું કેમ કે બહુ જુદા જુદા જીવ આવે ગીતા માંથી એ લોકો સમજતા નથી એટલે ગીતા સમજવું પડે બરાબર તો ગીતા કેમ એવું છે કે કોઈ વાંચે તો સમજ નહી પડે લોકો અર્થ જેમ જેમ હાઈ લેવલ નો જાય બદલાતા જાય એવડી સ્ટેડિયમ જે છે તે એની પાસે બરોબર છે પછી આગળ વધે જાય એક જ સજ્જા ને બઉ અર્થ થાય સમજાવી ગયું ને ઘરબંધ આ કિલો બાળવા ની પાછળ આ ભાઈ ખીલી દે ને ભાવે બે ત્રણ હજાર વધારે ચારસો પાંચસો વર્ષેલા પાંચસો વર્ષેલા પુસ્તકો લઈ પછી ભણ્યા ને સમજ્યા આપણું બધું જ્ઞાન બરાબર સારું અધ્યાર એવું કઈ થશે કે જેથી જર્મન લોકો ભારત માં આવીને વધારે સ્ટડી કરશે એટલે આમાં જ આવશે એટલે આમાં જ આવશે ખાલી સારા પુસ્તકો નવી વાત જાણવા માટે આવું પડશે ને એને કહે છે એની ખબર જ આથી આવે આટલું ગાડી એટલું જ આથી જ્ઞાન વાગર હોય એટલે એવું જાણે બરાબર મારી વાત બે હજાર સુધી ઉપર પેલા આ તો સીટ થાય છે છે બરાબર બીજો કોઈ ઘર ના દાળ આપી દોજો બોલે એમ કેમ કે એની સહેલા એ જે ભાવ કરતો હોય એટલે તમારે મહિલા એની સહેલા કોઈ મારે જ ભાવ કરતો હોય એટલે જ ચાર્જ કહેવાય ચાર્જ જયારે આપડી જાગૃતિ ન હોય હમણાં કોઈ એવું વસ્તુ કરતો ને એમાં જાગૃતિ ન હોય તો બી એ ડિસ્ચાર્જ કેવાય જયારે ચાર્જ થાય ખરીબ જાગૃતિ